આપણે હવે લોકો ને ઉપકાર કરવાથી લોકો સિવાય કરી છે જે થાય એટલી સેવા થાય ખબર પડે ની હવે સેવા ભાવ ના હોવો જોઈએ આપડે આગળ ગયા લાસ્ટ સેશન આ તમારે શુદ્ધાત્મા નું અસ્પષ્ટ વેદન અને તમને મારી જોડે જ આવ્યા છે બને વેદન એટલું છે કેટલું અસ્પષ્ટ વેદન વેદન તો ખરું તમને પણ અસ્પષ્ટ વેદન કેવું શુદ્ધાત્મા વેદન એટલે તમે અનુભવ તો થયેલો છે અને મારો સ્પષ્ટ વેદન